લોકો ભાઈબંધી થોડી નાખે ને બાઈક ભોંખેડ પડી હોય પેલી ભાઈબંધી બી હોય અને બઉ પ્રેમથી વર્ષું હોય તો બારે પ્રેમ ને અંદર અને પછી ચાલ ભોંખેડ પડે ચાલ બારે અંદર અંદર રવા દેવાનું પ્રેમ શું કર્યું પેલો જોડે નઈ પણ અંદર તો પ્રેમ રવા દેવાનો એના આ બધા અંદર ની ચિલાક હશે નઈ ત્યાં સુધી મનુષ્ય પણ નહીં જાય અંદર ની સિલેક્ટ ગઈ એટલે મનુષ્ય સુધરશે બગડ્યું એટલે વધારે બગડ્યું દરેક ના આપણું ના બગડે અંદરનું બગડ્યું એટલે આપણું બગડ્યું કેવાય બાર નું બગડ્યું એનું બગડ્યું છે ત્યારબાદ જતું રહેવાનું છે અંદર સુધરે દેવા હોય છે આલુ છે ના પતી હોય એવું થાય એ થઈ ગયું અંદરનું તો બાર ની હતું અને અંદરનું સહી કરી અંદર ની સહી ના કરી એક કલાક માં મોટા મોટા મેર નાખે જે રોકાય નહી પણ એને નક્કી કરવું છે કે મારે સ્વંદ કરવો નથી આવે અને તાર સ્વ રોકાશે પણ કનુભાઈ પણ શ્રદ્ધા બે આવી જોઈએ શ્રદ્ધા બે ને કોઈ લે એને કયા પ્રમાણે ચાલે નઈ પછી વાડે છે પણ શ્રદ્ધા બે જાય શ્રદ્ધા ઉઠી જાય એવી નઈ બેઠી જોઈએ પછી અઢી ઉઠી જાય તો પછી રોગમાં પડશે કદાચ છૂટી જાય પણ પાછો જે આપણને જેને અનુસરતા હોય એનો પણ સ્વચ્છ હોય તો આપણને કેમ લેવા નહીં પછી પણ બીજા પડ્યા ને બીજામાં ગુરુ ને પૂછવું જોઈએ ગુરુ તો આ વખત આવે ગુરુ એ જ જ્ઞાની આજ્ઞામાં રહે તો હોય હોય જ નઈ જ્ઞાની તો આ કાળમાં આ જ્ઞાની દેખો છો તમે જ્ઞાની તો પોજા હોય આ બધું બાલ મંદિર છે શું છે ચક્કર ચાલે જ કરે કઈકાે જી સ્વચંદ તો પામે વસ્તુ મોક્ષ પ્રત્યેક સદગુરુ એટલે આપડા કરીએ જેને દ્વંદ નથી રહ્યા એ સદગુરુ દ્વંદ્વ અવી કરીએ તો પણ નહિ લાગતું અને ફૂલ રહે તો એ નહીતું બધું ધ્વંદ ગયા સદગુરુ રોકાય નઈ એમ સદગુરુ ને પોતે જીવ સછંદ પામે મોક્ષ પામેક સદગુરુ યોગ થી સચંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા શીખી પ્રાય બમણો થાય તો જ્ઞાની પુરુષ ના મર્યા પછી આજ્ઞા માં ચાલુ સદન રહ્યું આપડામાહી નિકાલી કહીએ છીએ તે કેવું લાગે કોઈ ભૂલ થઈ જાય મિકેનિકલ માં કોઈ ભૂલ થઈ જાય મિકેનિકલ કરે તો તમે કહો જ્ઞાન તો ક્રિયાકારી છે હવે કોઈ ભૂલ થઈ જાય આપડે નિકાલી ભાવ છે ત્યાગમાં તિરસ્કાર હોય અને ગ્રહણ માં રાગ હોય ત્યાગમાં દ્વેષ હોય અને ગ્રહણ માં હોય આ નિકાલી બાબતો છે પોતાના ડાપડ ને ઠોક ઠેક ને એ સદન કેવાય આ ધર્મ કરે ને બધો આ બધો ધર્મ જાય પણ સ્વચંદો દરેક ને સ્વચન્દ કરો હું કઈ સમજે જોકે જીવ સ્વચ્છ તો કામે ક્યા કારણ કે જ્યાં સુધી થયો નથી સ્વચંદિત જીવ છે આત્મા થાય ત્યાં પછી કામ ચાલે અને નહી તો કોઈ ગુરુ અને તેના હાથી ને બે તો કશું ના ભાવભાઈ એમનો છંદોલી છોડ ના કરું આપડે તો આપડે આપડે સ્વતંત્ર ના કહેવાય બરોબર આપડા આપડે દેલા કરે છે એમાં કોઈ અટરબા નથી જે ચાલે છે એને ચાલવા દેવું પડે કેવું આપડે ચાલતી હોય ઘડીમાં ખટક થતું હોય નીચે તો આપડે મુવા મુ કરવું ચાલુ ગાડી જોવા જાય પછી કોઈ જા દખલ કરવાની જરૂર નથી ચાલ્યું શું ચાલ્યું કેવું જોયા કરવાનું દ્વારા અમે દખલ કરી ચાલી ચાલે નથી આ તો અહંકારક છે બધા અહંકારકારક છે જો ખોટું તમને ચાલવા ને તમે ચાલવાની આવું નથી પણ જે અહંકાર કરો છો હું ખોટું નઈ એનાથી બાર વાગી જાય હવે આગ્યા હોય તો બોલ્યો બાર આજના મનુષ્ય આપણને અન્યાય થતો હોય તો જાઓ અક્કલ બતા નાખવા છોડ હાડે જોડાઈ દો જ નથી દખલ માં ઉતરવા જેવું આ કા વિચિત્ર બોલતા મેં કોઈ ને મેં જોયો સારું બોલતા એ બોલે છે એટલો જવાબ પૂછે એટલો જવાબ આપડે શું લેવા દેવા આપણે શું લેવા દેવા હોય તો બતાવી દો ગમે તે વાત બની હોય પછી બીજી મહિના ભૂલી જવાનું એ કેવી રીતે જ્ઞાન માં રે પેલું ભૂલે અજ્ઞાન ભૂલે એમનો પ્રશ્ન છે કે આપણે જ્ઞાન આપો છો તેનાથી ઊંધે રસ્તે ચાલતો હોય કે છતે રસ્તે ચાલે બોલવા જેવું રહેતું નહીં એમ આ તો પરમાત્મા બની જાય છે કલાક માં શું રહે અમારી આજ્ઞામાં રહો ને તો આખું ગામ સુધરી જાય બાર મહિનામાં તમને વેરી સુધરી જાય તમને સુધરી જાય મારવાથી જગત સુધરે નહીં સુધરે હે તમારે ગમવામાં આવે તો સુધરે નઈ લોકો સુધરે કઈ કરી બતાવે છે બોલતા નથી બોલ્યા છે બોલ્યા ગોવાડું જેટલું બોલ્યા એટલું ગોવાડ પર આ જ્ઞાન જ એવું છે પ્રકાશમ ના રેલ એન્દ્ર એવું છે આપડે એમ કેવું ભૂપેન્દ્ર મગજ એવું છે વાંધો ના રાખતો આપડે ભૂપેન્દ્ર નું અવરું બોલ બોલ કરવું સમજો ને આ ભૂપેન્દ્ર બહુ વાલ રહ્યો નથી ને તમને બઉ લાગે છે ભૂપેન્દ્ર નું અત્યાર ઉપાડવું જ નથી હવે એવી વાત છે બસ અત્યાર ઉપાડવાનું અનંતવતા અત્યારે સર બાર પડી જાય પણ તું બોલું છે ખોટું કેવાય એટલે તમારે કેવા લાગુ બોલ્યા છે ને તેને હું ઓળખું કેવું એવું કેવું બોલો તમારે કાકા ત્યાં જુદા કે એમને સમજ ના પડે આ કાલમાં બોલ્યા કે કોઈ જેત માત્ર દુઃખ ના થાય એવી વાણી એવી મધુરતા હોય વાડીમાં કેવી હોય મધુરતા હોય મીઠાસ લાગે છે તમને જોયું ને કે આવું છે કે કચરો બાલ કે એમને ખબરતા પેલા આપડે કઈ દેવું જો કચરો માં તમે જાગ્રત વધારો તમને ખબર પડી જાય ને ત્યાં બોલ્યા તમે એવું બોલશો એટલે ખોટો બોલવો એમ પોલીસ ને કોઈ માણસ ખોટો નથી આપડા પોલીસ છે એમ કેવું મારે જેને કઈ બોલવું પડે છે એવું બોલીએ કે પોલીસ કેનારો પોલીસ છે એવું કે એવું જે જાણે છે તે વ્યવસ્થિત છે એમ કેવો પોલીસ પણ બોલે છે જે પોલીસ બોલ્યો તે પોલીસ છે અને આ ક્રિયા ચાલી રહી છે તે વ્યવસ્થિત ભાવે ચાલી રહી છે પણ દાદા તમે જે બધું કહો ને કે મન થી આ બધું થાય એ વાત મન આવતી નથી હજી હું એ કરીને આ કઈ બધું થાય એવું કઈ લાગતું નથી બરાબર ભૂપેન્દ્ર કરીને કશું થઈ શકે એમ નથી ધીરે ધીરે એમ થતું જાય છે આ જાગૃતિ છે ધીરજ છે વિખારજી કાઢી નાખવી બરાબર જે પોલીસ છે એ બીજા પોલીસ કે છે એ તો એના પ્રમાણે કયા જ પણ એને જો ડાયો બનાવવા ગયા તો આપડે લપટાયા નથી ડાયો બના મહેનત ખોટી છે માણસે જે ડાયો કરાતા જયા છે ને એ જાનવર બચાવવાના પછી અત્યાર સુધી લોકો એવું કયા થાવવાયીબમાં ખોટું વિભાજન હોય કઈક બોલવાનો અધિકાર હોય વધારે પડતું પૂજ્ય થયા પછી લોક પૂજ્ય થાય લોક પૂજ્ય વાત કરતો હોય ને તો બીજો દોસ્ત આવના બોલાય તો એવું પાસે છે લોક પૂજ્ય ની શું બોલે લોકો તમને લાગે છે જ્ઞાન થી પતિ વાળા કાલ ની વાત દાદા મને બહુ સારી લાગે તમે કહ્યું ને કે સમજ એ જ આચરણ છે આચરણ નથી આવતું સમજ્યા નથી આચરણ વાળા નાખું કારણ સમજ વાળ લઈ જશે આચરણ કરે તમે વાત સમજી ગયા સમજ હે બહુ વાત છે નહી આખા વર ની અજા આ સમજવાની જરૂર છે આચર માં મૂકવાની આથર માં સમજ લાગુ દ્વાર નું રૂબરૂ અહંકાર ના આવે આખર માં જ આવે અને એમને કઉક ના વિસ્તાર કરે છે હા દેવતા એ ફર માનું છો કે દેવતા ને હરી જાય ને પછી આખી જિંદગી આત્ર આવે હજુન છે ભૂપેન્દ્ર જે મરેશું મને મને કઈ લાગે છે દાદા લાગતું હોય તો બીજે તારા તમને લાગતું ભાઈ એ મરે કોને કશું જવું નહીં મારે તારા ત્યાં સુધી કોઈ ગુરુ નામા લેતા હોય તો એમનું કાપ લેવું પછી વર્તવા જવું આચરણ માં મૂકવું એના કરતા સ્પષ્ટતા એ જ વર્તન છે સ્પષ્ટતા વર્તન આવી જ ગયું સમજ માં સ્પષ્ટતા કહે છે વ્યવસ્થિત નહી ભૂલશે ભૂલ ની દ્રષ્ટિ જ કઈ જ નથી આપડું આત્મા બગડી જાય શું ભૂલ ની દ્રષ્ટિ કાય તો પગ ઉતરી પડે ને અમારી કોઈ ભૂલ કરે જ નહી જ નહી કહ્યું કે માતર વાળી પથારી માં નિયમ વાળું જગત છે મચ્છર વાળી વાત ફરી કરો કે આ હોય તો વેદક બેઠું હોય તેવું થાય પછી દંગ મારે છે મને મને કહ્યું એ નિર્વેદ ની વાત કરીએ ને આગળ બીજો શબ્દ વાપરો કે સ્વસંવેદન હોય છે એ નિર્વેદ ને સ્વ સંવેદન તો ના બોલાય બધું બહુ ઊંચી હતું ગમે દંખ વાગે જબરજસ્ત જાણ્યા જ કરે વેદે નહિ આપણ એમાં જે કરડ્યું એમ સમજે વેદનતા જતી રહી એવું તો કઈ થઈ જાય અમને પૂછ્યું હતું ને ઝેર પી ગઈ તો મરી કેમ ના ગઈ એવું નથી એટલે નિર્વેદ એવું બોલે જાય તો સસંવેદન માં જાય જાણવાના છે પછી આને એને જ જાણ્યું ડો છે લાગ્યું તેને પણ જાણ્યું પછી તેને એ ડૂલો ગયો તેને પણ જાણ્યું એમ કદું સસંવેદન માં જાય નિર્વેદ તો એકેપ સહન કરી શકે આક્રમણ સિવાય આક્રમણ સિવાય થી જણાય ને આત્મા પોતે પાથળો હમતા જાય ને સ્વસ સમગ્ર હોય સમગ્ર હજુ આ કાગો નથી થાય એટલે સ્વસંવેદન એટલું કચાશ રહેશે અરે અરે શકું નથી સમગ્ર દેશનો બધો કાર કોને કહો કાર તો આ તમેલું છે એટલું કહેવા દઈએ ને પેલા તો કાળ ની બહાર નીકળી ગયા હોય ક્રમિક ક્રિયા થાય પણ એ સમયના ગાળામાં જ કરીને એને સમય અધીન તો ખરી જ ક્રિયા બધી જ સમય ના સમય ના સમય ના તો કોઈ વસ્તુ હવે આજે સમજે છે કે આ બધું સમય ના છે એ ક્રમિક ક્રિયા નથી ને આ સમય ના આધીન જે ક્રિયા થઈ રહી છે અને એના દ્વારા પ્રગતિ થશે એવું જે માને એવું જે માને તો પછી મુક્ત ના થાય છે પણ બીજો ખાશે તો કેમ ચાલશે એ ક્યારે મુક્ત ના થાય સમય ના અધીન તો ભૂગલ એટલું જ છે મુક્તિ સમય ના તમે એમને આવડે છે અનુભવ થશે તો હું જાણું છું બંધ ના થાય બંધ કરાયું તમે માર ખાઈ ને શીખજો માર ને શીખવું પડે થઈ ને માર ખાઈ ને ને એવું કરવું હોય એમ થી કરે કેટલાક માસ મારું ઘણું નાખે કશું રોકાતું નથી દાદા આપડે સામાય કરે એ મોટો મોટા હવે ક્યારે સવાઈ કરાવશે